એ કઈ ખબર ના પડી આ કીડી માં જાય ને કીડી જેવડો થઈ જાય એવડો મોટો થઈ જાય અને વેલ બરો